કશું નહીં ભાવ નહીં સમ ભાવ નિષ્મ થયું એટલે ફરી ઉભું રહ્યું શું કહે નિકાલ પછી સયોગ ના થયો તે જોવાનું નથી આપડે આપણે આપડે નક્કી સંભાવ કર્યાય નહીં જોવાનું ઉદાહરણ પાંચ કરાવે એટલે આ બાજુ ના ચાલી માં આ બાજુ ના ચાર માણસ કે છે દાદા નો બઉ સરસ છે દાદા કર્યા ચાર માણસું તમે તો ના પડી ગયા તમે ક્યાં લો છો ના એમ નઈ પણ તમને દેખાવા માટે ખરું ને ખરું હું પોતે નથી કીધું પણ આ એમ પટેલ તો કીધું છે ને એટલે એમ પટેલ ને અંદર પરમાણુ ખેતર છે અને પછી કે છે હા પેલું મૂક્યું હતું દહી વડો એ મને બહુ બાદી થઈ ગઈ છે પણ ત્યાંથી તમારે પણ આ બાદી થવાની હતી ને માટે આ થાય છે એમ પૂછે છે કે પરસ્પર વિરોધી પરમાણુઓ હોય તે પતિ પત્ની તરીકે આવે એ આવે ને બધી જાત જાતના આવે દરેક ના હોય અનુકૂળ એટલું બધું અનુકૂળ કે પોતે પ્રતિકૂળ હોય પણ અનુકૂળ રહેતી હોય પોતે પણ કાયમ સીધી સરસ ભાઈ ઘણી જગ્યાએ ભય ભાઈ બિલકુલ સીધો હોય ભાઈ વાંકી હોય કાયમ બધી જાત નો માલ છે પરસ્પર વિરોધી પરમાણુ વાળા ભેગા થાય એ શા માટે જાગ્રત કરવા માટે જાય છ મહિના બાજુવાના વિરોધી છે તેથી તો બધો મજા છે મોક્ષદ કોઈ જાય નહીં એક આ ચક્રવર્તી પછી કર્યા પછી પસ્તા માં શું પામે કેટલી પછી તો રોજ મરાવા ને ઘાટ મારા ઉભા થયા હોય એક પાંચ પછી હોય તો અકળાટ થાય એટલે અમારા જે જ્ઞાની બને એ પડે છે ના ગમે શાંત થતી અને વાણી રાજા ઈ સહન થતો રાણી ને રાજા તો સહન થઈ શકે રાણી રાજા સહન થઈ શકે રાણી રાણી અડધે છે અડધું ઊંઘે એટલે સહન કરી શકે ને અને આ તો આભો જાગ્રત સ્ત્રી જાૃત હોય છે સ્ત્રીઓ હા બળી મરે છે જાગૃતિ નથી બળી પડે જાગૃતિ ફરી કાઢે છે સરકાર ઘર માં રહી આવું બળવાન ના પડે ઇમોશનલી ફરી કાઢે કેટલું લાલ બર ને આવું ના બને ભરી ને બરે આમ તો ભરકો લાગે તો થાય તો ઇમોશનલ હોય બોરફ હોય કરે આવું પછી પચ થાય ખુબ એનો વાત છે દાદી મૂકે પણ એક ઉપર આવી જવું પછી દાદી મૂકવા માટે બધો નથી પણ આવી જવું એક ઉપર નહી તો આપડે કઈ ગમ બધી ટિકિટો છોકરા મનમાં બધું એવું જ પડેલું હોય ને આપડે હવે મનમાં એમ જ કોઈ દાર નહીં આપે આપડે એકાદ પકડે દાદ આપે હાજર થાય નહીં વાંધો નઈ એમાં એવું છે કેટલું એ બધી હોય છે ને દેવીઓ વાંધો નઈ વાંધો નઈ એક મહત્વ બધું દાદા ઉપર રાખવું વધારે અને જો હું શુદ્ધાત્મા છે પ્રાંત હતા એવા લાખ બાળક આવ્યો કે શું હતો નથી ભાવક એકલો નથી ક્રોધક લોક બધા કરાવનારા બધા મહી છે આત્માને મૂર્ચિત કરી દે છે બીજી ભાઈ બીજી બધે દર્શન કરવા મે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> વધારે એટલે <laughs> <laughs> <laughs> <laughs> ભગવાને કહ્યું ને ભારે કરમી જીવડા પીવે વેર નું પામે રેલવે કરતા કેમ જરાક ની ટિકિટ ને રેલવે જોડું કઈ આ ટિકિટ રેલવે ટિકિટ ભારેકર ની માલ છે તેથી રજા પાડશે રખડ્યા કરે દાદા બધા મતપુરોટલા પાપ વધી મતપુરા માટે અહંકાર નહી કરવાનો મમતાની જગ્યા ક્ષમતા રાખવાની મમતાની જગ્યા એ ક્ષમતા રાખવાની ક્ષમતા જ રેજ મમતા ના હોય ક્ષમતા જ રે રાખી પડે ને ને ઘરેથી મારા મિસિઝન કે છે કે દાદા નો સત્સંગ છે અને ક્યાંક રજા છે ત્યાં તમે જાઓ અત્યારે ચાલો અત્યારે અને ત્યાં બેઠા બેઠા દાદા દાદા કર્યા કરો અને કોઈ ને દુઃખ ના થાય એવું કરું છે આપડે ઘરના માણસો દુઃખ થાય એમ કઈ <laughs> કારણ કે દાદા ઉપર આવું જ બધું ઘર માં પડે છે પુષ્કર છે મેન્ટલી મેન્ટ દાવો મળે છોકરો બાપુ ના મળે જોયા પણ આવું જોયેલા નહી બાપુ છોકરા વેપારમાં તમે જે માલ ગ્રાહક ને તમે સારો માલ આપો તો ગ્રાહક તમને પૈસા આપે ને પૈસા આપવા આપે તમારું બધા ઘર માં બધા રાજી અનુભવ નું રાજીને સારા ઘર લેવા ફોટો માલ આપે છે આપડા બાજ માં છે માગતું કઈ બધું ઓછા કઈ પૈસા ગાડી લાવી એવું નથી કસાયર માપતું લેણ એવું નથી થોડું ઘણું રૂપિયા તો નથી કોલ કરવું બીજું બધું લેણ આખા તમે દુઃખ દીધું હોય એવું તમને દુઃખ અરે ઉચી ના આપણે તમે આપ્યા હોય ને તારીખે સુ તમને આવ્યા છે આપડું પણ હિસાબ ના વાર કે આજે પા થઈ નથી શું અથડે મને અથડાય છે ગીત અથડે એમ કેવું આ શું બોલે દુનિયા થાય ફરી સાથે પર્વતી શરૂ કરો જ્યાંથી ત્યાંથી દસ મળશે કારણ કે ભગવાન કઈ તારે લોકો લઈ જશે આત્મા થી પણ ભગવાન લોકો હિસાબ હોય તે જ લઈ જશે હિસાબ ની વાત કોઈ પછી દેખાય પડી ગયું હોય કોર્ટમાં ના પડે કોર્ટમાં એટલે દરિયો દરિયો કેવાય તો કોઈ ક્યાં થઈ કાગળ આવે પેપર માં થતા જગત છે જરા એ તમારી ચીજ તમારી ગ્રેવી અને તેમાં આ થાય છે તમારી ભૂલ લઈને અન્યાય થાય છે આ જગત માં ના થાય કોઈ નામ જ ના રહે તમારું વર્ગમાં ભગવાન પણ નામ ના રહી શકે એવું છે આજે કરે. પોતાની જાત ને પોતાની જાતને દસ કરે પડભો જાય પોતાને જ પડભો નિમિત્ત છે અમુક મારા કરો નહી એટલે જ આપડે આપડે ગુપ્ત રાખો જેનો હશે આવશે બધા લોકો માટે કોમનું લહેરી ના હોય રસ્તા પણ સારું છે દુકાન ત્યાં દુકાન માં ગયો નથી ત્યાં પેલા દુકાન હોય દુકાન ગયો ના હોય ને તે પેલા દુકાન નહીં બંધાઈ ગયું થાય લહેરી ને એમ છું ના લહેરી તો જેમાં તમને સરસ પાણી મોજ કરે પણ મોદી છે મોજ કરો ના થઈ આખો દાડો ગાતી દુકાન માં નામ આવ્યું ના before the birth of Christ. I <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> am the first Christian before the birth of Christ. This is a fact that nothing... પછી ડાયવર્સ થયા પછી કે શું બનાવું એ રોંગ બોલી છે શાળા મંદિર આપડે શું કે છે એવું વ્યવસ્થિત છે જે હો તે આવો કઈ જવાનું ું છે તે આવો તમે તે આવો તો એક્ટેશ પેલું જે અવલંબન હતું પેલું જે થાય સારા માટે અવલંબન તોડફોડ કરી સંકલ્પ ને વિકલ્પ નહીં એમાં વિકલ્પ આવે જ નહીં જે કઈ સંકલ્પ આપી એમાં વિકલ્પ બીજો નઈ આવે તો એ રીતે સારું જ થાય આપડે ગુરુ થયું નથી આ અવલંબન કેવાય અવલંબન એ વાત સાચી બરાબર મને જરૂર નથી વ્યવસ્થિત મને એક્સેપ્ટ છે એ અજ્ઞાની નહીં છોડતું નથી ને જ્ઞાની નઈ છોડતું નથી ફક્ત અજ્ઞાની રડી રડી ને ભોગવે છે અને આ જ્ઞાન રાગ કરે તારે રડવાનો પાણી જગત માં શહેર દુઃખ જો ગણું તો દુઃખ વાર ને તહેવાર હોય છે એ બધા અવલંબન કેવાય આપડે અવલંબન ના હોય તે માટે અવલંબન ની છે બઉ જરૂર છે કઈ સમાધાન થાય અવલંબન પણ એ કાયમી સમાધાન નથી હોતું એ ટેમ્પરરી ઉપાય છે આ બધી રોંગ બિલીફો ફ્રેકચર થઈ ગયે પછી રાઈટ જ્ઞાન વધતું જાય જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમને ના થાય આવે અમને થાય આપણે મમ્મુ મમ્મુ થાય તમને ના થાય તમે જાણો કે મમ્મુભાઈ હજુ આવા એમાં પડેલા તમને ખબર પડે બઉ મોટા પૂછ તારીખ આ જોડી ર ને અને ખરાબ કરવા ફરશે તેની વિરુદ્ધ માં છે કુદરતી લોકો લડાઈક થઈ ગયા ને હેલ્પ કરીને બધા માર ખવડાય ને સીધા કે ના કુદરત બધી કુદરત ઠેકાના દાવે છે આ મોરારજીલ માં ગઈ આ ભાઈએ ગાયેલા છે કઈ નું શું કઈ મોરારજીલ માં તમે દાદા ને તો જાવનાર બીજી સર્વ માટે આત્મા હેતુ શું છે આત્મ હેતુ આત્મા હેતુ માટે બોલે ને એની ગેરંટી શું મારી નાખ્યું ભગવાન ધરાય નથી એક જુખું બોલે તેને પાક સુખ પડે અને સાચું બોલે તેને સુખ પડે સંસારી ભૌતિક સુખ ભગવાન ને ઘેર એક્સે હશે સાચી એવું કિંમત નથી આ સત્યને જૂથું ભગવાન ને ઘેર જ નથી આ વિકલ્પ જ નથી આ સામાજિક દ્રષ્ટિ કેવી છે સમજી આ સામાજિક આત્મહિત માટે આત્મ હેતુ માટે તો હું નવદી છું બીજી ગાય છે સાદા પાછળ જોખમદારી અમે લઈએ છીએ જો આત્મ હેતુ માટે આને માટે જો કરશે એની જોખમદારી અમે લઈએ શું કરો થાય નઈ અને એને દુઃખ થાય આપણે આપડો આત્મ હેતુ નહીં આની જોખમદારી આત્મહિતુ માટે ઝઘડો કઈ ન થાય એને દુઃખ ના થાય આપડે આપણું કામ કાઢી દેવું એમાં કઈ ગુનો નથી એનો ગુનો હશે એટલે સચેત દોખમદારી જોઈએ પછી બીજું શું કઈ ગયા છે મહાસત્ય વાય સત્ય સત્ય તો કોઈ બોલતું જ નથી સત્ય બોલે તો માથા મારી મારીને માથું છોડી નાખે નહી તો સત્ય કોને કહેવાય આપડે મધર ને એમ કે તમારા બાપા મારું સત્ય કેવાય ભગવાને શું કહે છે બહુ મોટો ગુનો શું કે સત્ય તો ઘણા પ્રકાર છે લોકો ઘૂસણા પકડી રાખે છે મારે ત્યાં છે મારે ઘરે પૂછવા ક્યાં જવું દસ દસ ઓગણીસો છોતેર દાદા પૂછવા માટે હિન્દુસ્તાની ભૂલ છે કે અમારે ક્રાઇસ્ટ પણ જાણતા હતા કે છે હિન્દુસ્તાન બધે ફર્યા બધા આ જ્ઞાનગન નથી આજે શબ્દો થી સમજાય જ્ઞાની કોને કેવાય જગત માં એક જ હોય બે હોય ની કોઈ દિગ્ધ જ્ઞાની જેને જગત માં બધું જાણવાનું બાકી ના હોય એનું ત્યાં ભીગું છે જ્ઞાન કેવાય છે અને ઉદ્ભવું જ્ઞાન ઉદ્ભવ થયેલું છે વિજ્ઞાન કેવાય છે એ શબ્દો જુદા જાત ના હોય क्या क्य आत्मा प्रकट था ज्ञानी पुरुष आत्मा ने जोई सके आत्मा आती सके तुम्हारे अंदर आत्मा थे नृसि भगवान का अवतार हुआ था प्रहलाद भक्त का जो गायन आता है उसमें आता है कि हिरण्य कश्यप को मारने के लिए भगवान खम्भ से प्रकट हुए तो ये खम्भ से प्रकट होना संभव है क्या वो नृसिह के रूप में ये बात है या खाली एक स्टोरी के रूप में एक बात का लक्ष्य यानी संकेत रूप है या ये वास्तविक बात है हुँ। हुँ। जे, जे बा, बा, बा, बाल जीवो जेने ज्ञान मो पड़ा बाल जीव नवा ज्ञान मैं बाल जीव धर्म समझवा मैसे रूपक से बद નથી સમજ પડી ગયે જેટલું સાયન્સ થી બની શકે એટલું બને બીજા બધા રૂપકો આપ્યા છે લોકોને સમજાય છે અભી લંકા પેદા હોતીન મે ખાસ કોઈ સંશય વગેરે દિમાગમાં કોઈ સંશય હૈ કોઈ સંશય નહીં મગર ય બા સ્પષ્ટીકરણ કરવા કે લીધે મેં વૃંદાવન ગયા હતા મેં તલાશ કરના આરંભ ક્યાધર કોઈ ઋષિ મહેર્ષિ કોઈ જો વિશેષ કહેજાતે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નામનો કોઈ જીવડો થયો નથી ખાલી આ ત્રણ ના અધિપતિ અધિપતિ દેવ તરીકે છે એટલે દેવ બન્યા નથી જન્મ્યા નથી આ જે રાવણ છે ને તે લોકો કેસ માં આપણા લોકો સત્ માં નહી આપડા લોકો વાર ક્યુ લાગે પર બુદ્ધિશાળી સમજાય બે જ માથા હોય ને તો મંદોત્રી લગ્ન ના થાય એટલે આ બધું લોકો રૂપક સમજાવવા દસ માથા જેવું બ્રેન દબદ્ધ હતું કે વિદ્યાધર પુરુષ હતો કઈ જેવો તેવો પુરુષ હતો એ પૂજવા યોગ્ય પુરુષ છે પૂંજવા યોગ્ય છે રાવણ પ્રતિવાસુદે કહેવાય અને લક્ષ્મણ વાસુદેવ કહેવાય રામ બળરામ કેવાય ની એટલે પૂજ્ય છે તૈયાર પૂજ્ય છે જગત પૂજ્ય છે માણસો તૈણે પણ આપડા લોકો ને આપણા બ્રાહ્મણો શીખવાડેલું કે રામ ની લઈ ગયા માટે આપોટું ચીદર્યું એ લોકો પૂતણા બાળે છે આપડા એટલે આપડે તો બધું સાહેબ વિજ્ઞાન વિજ્ઞાન ના પૂતણ વિજ્ઞાન થતું રહ્યું થઈ ગયું સમજ પડી ને એટલે એના દસ માથા નતો વીસ સાથે બે જ માથા હોય ને બધા પર એક ખાલી વૈસીને છે રામચંદ્રજી થઈ ગયા લક્ષ્મણજી થઈ ગયા દશરથ થઈ ગયા બધા ગોટુરથ થઈ ગયા ઐતિહાસિક સાધી વાત છે રામચંદ્રજી ને જાણે ધ્યે જ નથી એવું લાગે હવામાન વાતાવરણ હિમાચલ અને હવે કેટલું લેવલ આવ્યું છે એ મારે જાણવું છે જાગૃતિ કેવી લેવી જોઈએ મહાત્માઓ ને હવે જ્ઞાન ની જાગૃતિ જાગૃતિ વિશે જાણું છે જાગૃતિ આપડે અહિયાં આગળ રહેશે નઈ આવી રે છે એ ના રે પણ ક્રોધ માન માયા લો એ બાબત આવે કે દબર પડે એમાં વધારે લાભ જાગૃતિ પેલા આપડે સમજી જાય કે હવે આવી જાય છે એ ના ખબર પડે આ ખોટું થઈ રહ્યું છે એવું બધું આમ જાગૃતિ રહ્યા કરે એ બાજુ ક્રોધ થયા એની બાજુ આ ખોટું થઈ ગયું છે રહ્યા કરે એવું બધા એટલે જાણવું કે આપડે કામ પૂરું થવા આવ્યું પોતાને હજી ગમતા ગમતી વસ્તુઓ માં પોતાને હજી એમાં જે રસ રહ્યો છે એની પણ એને સમજા પડતી હોય રસ રહેતા નો નથી રસ તો આપડા પાડું છીએ તો જો એવી ખબર પડતી હોય કે આ રસ માં હજુ વધારે મન જાય છે પોતાને જે જે પોતાને જે બધું ગમતું હોય છે તો એને આપડે સંપૂર્ણ જાગૃતિ કઈ શકાય નથી થતી આપડે અમને શીખવા મળ્યા કારણ કે હજુ છે ને એ જે રસ છે ને જ્યાં જ્યાં પોતાની શિકા છે ને ત્યાં એનું હોય છે કે દાદા આ દોસ્ત છે મારો પણ એ જે બરાબર જોઈ એવું નથી રહેતું હજી વાલ લાગે તમારે વાલ લાગે પોતા સ્ત્રી જાતિમાં સ્ત્રી સ્ત્રી પરમાણુ કપટ નો હોય એ પોતે જ કપટ ને ઉઘાડે તારે ખબર પડે ઉઘાડ પાણી ચોપડતા જવાનું હું શું માંગુ છું કે આપણને જે દેખાય છે તો અથવા નથી દેખાય છે એટલા દોસ્તો પછી પ્રતિક્રમ કર મને ખબર માં હોય છે કે આ વસ્તુ એવું મન ને રહે છે એટલે બીજા બે એક સાથે કરાવે અને આપડે દાદા ને કહીએ કે આ વસ્તુ યોગ્ય મને ખ્યાલ આવે છે કે બધું યોગ્ય નથી થતું એમ હું કહું કે દાદા આ દોસ્ત છે આ દોસ્ત બરાબર નથી હું માફી માંગુ છું તો એ દોસ્ત ઓછો થઈ જશે ને એમ કરતા એક પડ ગયું બીજું પડે ધારક શું રહેશે દાદા થોડીક અશાંતિ રે છે કુટુંબિક અશાંતિ રે છે ને આપડે જે ના કરવું હોય ને એ બધું સામે આવે છે કૌટુંબિક અશાંતિ સાસુ ભાવ તરીકે ની ના દે એ તો ઘર જેટલા માણસો એટલા બધા ટેન્શન તો આપડે ને આપડા ઘર માં ચાર વ્યક્તિ હોય તો બધા નો